ઘરમાં આવ્યા છે પતિ પત્ની નો એવો નિયમ હતો આખો દિવસ ઘરમાં મૌન રાખે બોલે જ નહી સત્સંગ કરવા બેસે છે ત્યારે જ થોડી વાતો પતિ પત્નીના જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય બહુ બોલવાથી શક્તિ નો થાય છે બહુ બોલવાથી મન દુર્બળ થાય છે બહુ બોલવાથી મન બગડે છે જે બોલવાની બહુ જરૂર છે એટલું જ બોલે પછી પત્ની ઘરમાં મૌન રાખે છે પછી પત્નીમાં અતિશય પ્રેમ છે સત્સંગ કરવા બેસે છે ત્યારે જ થોડુંક બોલે છે પત્ની સાથે સત્સંગ કરવા માટે બેઠા છે કહ્યું એક સાધુએ મને કહેલું તે યાદ આવે છે મને સાધુએ કહ્યું હતું કોઈ પણ વૈષ્ણવ બાર વર્ષ સુધી એક જ જગ્યા મારે દુઃખ સહન કરીને ભક્તિ કરે તો ભગવાનભાઈ તયા દુઃખ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળ્યું બાર વર્ષ થયા આ પર્ણકુટી માત્ર બહુ દુઃખ સહન કર્યું છે તડકો સહન કર્યો છે ઠંડી સહન કરી છે દુઃખ સહન કરીને તે ભક્તિ કરી છે એનું ફળ તને કાલે મળવાનું છે ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જતી નથી બિદુ પત્ની જાણતા નથી કાલે શું થવાનું છે વિદુ પત્નીએ પૂછ્યું કાલે શું ફળ મળશે કે તને ખબર નથી દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાન લોકો એવી વાતો કરે છે દુર્યોધનને સમજાવવા માટે આવે હું માનું છું ભગવાન અમારા માટે આવે છે ભક્તિ વ્યર્થ જ આવે નહી દુર્યોધન નું છે દુર્યોધન દુષ્ટ છે એ સુધરે એવું નથી મારા ભગવાન મારા માટે આવે છે પત્નીને આનંદ થયો છે મને પ્રેવું લાગે છે ભગવાન અમારા માટે જ છે આ બે દિવસથી મને સ્વપ્ન બહુ સુંદર સુંદર દેખાય છે હું દ્વારકા હું બહુ દૂર ઉભી છું દૂર થી ભગવાન ના દર્શન કરું પ્રભુએ મને નજર આપી મને ઓળખી મને જોઈને હસવા લાગી પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું આટલું મેં સ્વપ્નમાં જોયું અને હું જાણ્યું પ્રભુએ મને નજર આપ્યું ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે પ્રથમ સ્વપ્ન દર્શન મનની પરીક્ષા દિવસ થતી નથી મનની પરીક્ષા રાત્રે થાય છે નિવૃત્તિના સમયે મન ક્યાં જાય છે સ્વપ્નમાં તમને શું યાદ આવે છે સ્વપ્ માં શું દેખાય છે સ્વપ્ન બહુ સારું છે કાલે ભગવાન ના દર્શન થશે વિદુ પત્નીએ કહ્યું પ્રભુ સાથે તમારો કઈ પરિચય છે કે નહીં ભગવાન તમને ઓળખે છે કહ્યું મને સારી રીતે ઓળખી છે મારા ઉપર બહુ કૃપા છે હું તો એક સાધારણ જીવ છું મને બહુ માન આપે હું જયારે વંદન કરું છું ત્યારે મારું નામ લઈને મને ભૂલાવતા નથી મને કાકા કહી દીધું નથી હું લાયક તો નથી ઉમરથી તો હું મોટો છું હું વયો વૃદ્ધ છું ભગવાન બધાને માન આપે મને કાકા કહીને બોલાવે મને આનંદ થાય છે ભગવાન જેને અપનાવે છે ભગવાન ને વંદન કરીને હું કહું છું તમારું સાધારણ એક નું કરું ભગવાન સ્વીતા છે એ બધું ઠીક છે તમે ઉંમરથી તો મોટા જીવ ભગવાન બધાને માન આપે છે જયારે સાંભળ્યું મારા પતિદેવને ભગવાન કાકા બોલાવે છે કોઈ ભગવાન મારા ઘેર આવે તો મને પણ કાકી બોલાવે છે માન ને ભૂખ જગત માં બહુ માન મળે જે આ ભૂખ શાંત થતી નથી ભગવાન જેને માન આપે છે જગતમાં માન મળે તો રાજી થશો નહીં કદાચ કોઈ જીવ તમારું અપમાન કરે હૈયું બાળશો જેને માન મીઠું લાગે છે એનું મન અશાંત થયું માન અપમાનમાં જેનું મન શાંત થયું એ જ ભગવાનની ભક્તિ કરી શકે જગતમાં મળેલું માન સાચું નથી કોઈ અપમાન કરે અપમાન પણ સાચું નથી મારો સંબંધ ભગવાન સાથે જગત સાથે જીવનો સંબંધ સાચો છે બીજુ પત્નીને આનંદ થયો બીજુ છે તમને આટલું બધું માન આપે છે તો ભગવાનને તમે નિમંત્રણ આપણા ઘેર આવું આંખ બંધ રાખીને ભાવના કરું છું બાળકૃષ્ણ ભોજન કરે છે ભાવનાથી મને સંતોષ થતો નથી મને પ્રત્યક્ષ દર્શન કરવા છે ભગવાન કેવી રીતે ભોજન કરે છે મારે જોવું છે મારે પ્રભુ પાસે કઈ માગવું નથી કોઈ શું ઈચ્છા નથી એક ભગવાન મારા ઘેર આવે મારા ઘરમાં ભોજન મારી વૃદ્ધાવસ્થા છે હવે આ શરીર બહુ દિવસ નહી મારો એ અંતિમ મનોરંજન છે ભગવાન મારા ભોજન કરે મારે દર્શન કરવા છે પછી હું સુખી થી મળી પ્રભુ પાસે કઈ કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ ભગવાન મારા ભોજન કરે મારે દર્શન કરવા છે તમે આમંત્રણ આપે છે ત્યારે અભિમાન મરે છે હૃદય બને છે વિધુજી નો અભિમાન મરી ગયો છે વિધુજી એવું સમજે છે ભગવાનને આમંત્રણ આપવા હું લાયક નથી હું એક જીવ છું મારા ભગવાન અનંતકોટિ બ્રહ્માદના નાયક છે લક્ષ્મીપતિ છે પરમાત્મા છે એને હું કેવી રીતે કહું મારા ઘેર જમવા આવું આવું સંકોચ થાય આમંત્રણ આપવા પરથી જ જોઈએ હું લાયક નથી ભગવાન વીરા નિમંત્રણ આવે તું સારું છે આ બધું હું ભગવાનના ઘરમાં રહું ઘરના માલિક ભગવાન છે ઘરમાં જે કઈ છે તે બધું જ પ્રભુએ આપ્યું એમના ઘરમાં હું રહું છું એમના ઘરમાં એ કૃપા આવે તો સારું મને આમંત્રણ આપવાની હિંમત થતી નથી પત્નીએ નિશ્ચય કહ્યું છે ભગવાન તો મારા છે મને સંતોષ થતો નથી આવતીકાલે દર્શન કરીશ ત્યારે હાથ જોડી ને ભગવાન કહીશ આવ પ્રેમ સાચો હશે તો જરૂર આવશે મને એમ લાગે છે આવશે મને શુભ શકુન બહુ ચાલે છે ભગવાન આવશે પતિ પત્ની ને રાત્રિ માં નિદ્રાઓ રાત ક્યારે પૂરી થશે પ્રાતકાલ થયો છે સ્નાન થયું છે બહુ પ્રેમથી બાળકૃષ્ણ પૂજા થઈ આજે પૂજામાં આજે દર્શનમાં બહુ આનંદ આવે છે બાળકૃષ્ણ ગામમાં ધીરે ધીરે હસે છે આજે શું થવાનું છે આવો આનંદ કોઈ દિવસ આવ્યો નથી આજે બહુ આનંદ છે મને જોઈને સ્મિતા હશે બાલકૃષ્ણ ની પૂજા કરી છે દર્શન ની તીવ્ર આતુરતા દોડતા પત્ની સાથે ગુરુભાઈ દૂર છે દ્વારકાના હાથ નો રથ દેખાય સોના નો રથ છે ચાર ઘોડાઓ છે દારૂક્ષારથી છે ઉદ્ધવ અને સાત્વિકી હાથમાં પંખો લઈને ઉભા છે માલિક સિંહાસનમાં વિરાજ કરાય છે દુર્ઘ માલિક ધરતી વા આ જીવને કરેલા પાપના માટે જયારે હૃદયથી પ્રસ્તાવો થાય જીવ અભિમાન છોડીને જયારે શરણે આવે છે ત્યારે જ ભગવાન એને નજર બધાની ઈચ્છા છે એક વાર ભગવાન મને નજર આપે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે હું ચાર વેદ બન્યો છું મને નજર આપશો તેથી શું મારામાં પ્રેમ ક્યાં છે બહુ ભણ્યા અભિમાન મર્યો નથી બહુ ભણ્યા વાસના નો નથી ભગવાન નજર કેવી રીતે આપે છમાં વિરાજેલા ભગવાનના દર્શન કરતા આ રીતે મા ભગવાન નું વૈભવ કેવું છે મહા ભગવાન લક્ષ્મી પતિ છે પ્રથારૂરો ગશન પછી મિલિત ભૂદેવ પટલય સ્તુતિ પ્રાદુર્ભાવ પ્રતિપદ મુકરણ્ય સદા સિંધુ બંધુ સફદ જગતાુસુત જગન્નાથ સ્વામી નયનપક્ષગા વિના જ્ઞાન વ્રજતિ પશુતા શોકર મુખ વિના જ્ઞાન મૃતિભાતિન વિના અ સ્મૃત્યાશત જની યાભુ શરણ્યો લો શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રાણ થયું છે બહુ સહન કર્યું છે શરીર દુર્બળ થયું છે અન્નથી તન પુષ્ઠ થાય છે ભક્તિથી મન પુષ્ટ થાય છે આંખમાં છે ધીરે ધીરે છે માલિકૃપ કરો એક વાર મને નજર આપો મારા ઘેર ભગવાન નહી આવું જેમનું વૈભવ છે એ મારા જેવા દરિદીના ઘી રીતે આવે ભગવાન મને નજર આપે એમના માટે મેં બહુ દુઃખ સહન કર્યું ભગવાન મને નજર પણ નહી આપશે હાથ જોડીને ઉભા છે માલિકને મનાવે છે ને ખબર પડી મારો કોઈ લાડી વૈષ્ણવ આવ્યો છે મને બુદાવે છે આ ભીડમાં કોણ આવ્યો છે અત્યાર સુર્ય ભગવાનની નજર ધરતીમાં વિદુજી પત્ની સાથે ઉભા છે ત્યાં દ્વારકાઘાથનો રથ આવ્યો છે